ઉડા માં છે તે આવે છે તે ઉઘરાણ કોઈ આવતો નથી દાદા ભગવાન એટલે પછી પેલા લોકો ચિલાય છે કે એટલે પૈસા ના આપે તેથી પેલા કારણ કે દાદા એ નિર્ભય બનાવી દીધા દાદા એ ના નિર્ભય બનાવી દીધા નિર્ભય એટલે કેવા નિર્ભય કોઈ ને ગોઠે જ નહી તો આગળ અમારે મુંબઈ જવું હોય તો સીધું ના જાય એ ગામની તલામી લેવી પડે નઈ તો સુ રોડ એક કલાક આપીને ત્યાં જવાનું ચાલવા ને બધા વિધિયો વિધિ ગઈ લે એ દાદા પણ પ્રેમ છે કેટલો બધો ગામ માં તો હે નહી તો પાંચ હજાર માણસ ફરતું હોય પાંચ હજાર આખું ગામ થઈ ગયું છે હા તુપિયા ના મળે કે દાદાજી અમારી રૂપિયા રૂપિયા જોઈતા નથી કોણ રૂપિયા જોઈએ તો પૈસા હોય ત્યારે પાંચ રૂપિયા જોઈએ ના હોય ત્યારે ત્યારે અમારે જોઈતા નથી આપવું હોય તો આપજે એમ તમારી પાસે નથી એટલે કોઈ ચિંતા નહીં તમારા દાદા બોલ્યા વાયુ કા तो तो और कब का थी? थी? थी? ती? मैं वो तीन ज़िए। ज़िए तीन तीन जो है चंपू होता है समझे नाचे तो उसको शांत रखने के लिए उसका देव बनाया है और देव ऐसी पूजा करने से शांत रहता है ગુણ શાંતિ રૂપસિયા ચલો કમ બેસ રૂપિયા केस नहीं है कोई नहीं कोई नहीं कोई नहीं नमस्कार आबू दादा नमस्कार आको दादा गाना शांति भैया एमज बेहो हां सर लाडू दबाने नहीं के मामा हां दवा नहीं કેનો હે લાજ હે જરા એન એન હાઈલાઈટર કોઈ છે નહીં આઈ કોઈ છે નહીં ડોક્ટર મેનો 92 નો દર આવી ગયો છે બસ કોને કોને મે લા ડુ એ મે પૂરે ઓકે બસ એવરીથિંગ ફ્રેશ વિંદા ગાર્ડન ફ્રેશ એક ચાલો હા લાઈક કરો ટીક નાખો આ મન કર લો બસ બરે કયો લાઈક હવે લાઈક પાડી દો અનુરો બોલો ચાલો હાજર હા હા બરે અન જવાની અન બઉ ઈચ્છે છે કે દાદા ને પૂછે પણ દાદા બિચાર પાછી નીચે એટલે મને બઉ બંગા છે બરાબર છે લઈ લો બરાબર બાણ નથી કોણ બાણ સપન બતાવા કેવા નહી ગયા કરી મારે મારે બોલા દેજો ચાલે આને આને બહુ લોકો ને કતો આને આને આને ના કે ના કેતો આલતાડી આળો તૈયાર મોરચા ખીચડી પણ છે જે તમે બાકી ખાવાનું આવું કઈ સેવાય છે પેલા બે રૂમ ની ચાલી રાખી મજબૂત તમે રહેવાનું કેતા રહી જતા હોય નથી કદાચ નથી કરાવી દઉં ગ્લાસ ક્યાં છે રૂમ માં એમ કેમ કરીને જ ગુલેસ ઉધરસ ની દવા લાવો જાગૃતિ આવું બધી ભરેલું મેથી પલાળેલી નાખી અમુક નહી દાણાજીરું બિલકુલ નહીં ના ખાવ કોઈ પણ શાક માં દાણાજીરું ઓછું નહીં ખાવે અમુક ટેસ્ટ જ ખાય બે ત્રણ છોડી તો બે કરીએ તો ત્યાં પહોંચીએ ને F é Clay! F is <laughs> what's going on, I learned these things with you in word for.. S motherfabilitation Wow! Bait Nós temos من o ascendente અને ના પણ બહુ બધો પ્યોર છે દાદા હીરાને તો જવરી જોરથી સબ છે જહેરા એટલે મને જવર હતો કે કેવી મને આઈકને જવાબ દેશે કરાશે મને પરવે નહી મને મોળ દે કરમાં છે મને દાદા ને કસમ આ છે મોડું જોવા જવું પડે મોડું જોવા જવું પડે મળવા ગયા પછી અમને મળું જોવા ના મોકલતા અમને મોડ જોવા નામો કરશો હા દાદાજી દર્શન હા તો સાચા કૃષ્ણ માંગી રહી છે ગુરુજી નું કામ એ તો એ તો આરામ છે એ દાખલાને મારી તો મને આખે આખી જિંદગી ચાલ હલવે ચાલ હાલ દે લાગે પછી લખી તો બધું જ તો બસ ફાવ કર દો ઓ ભી ભી શું નઈ નહી તા ઓરમાં નઈ તા રૂપક સચી બા હેલ્પ કરવા જબડા મા ભય લગાતા આખા હિન્દુસ્ત થાય નહીં કોઈ ચીજ તો હોય ને બોલ દીયા જન્મ લેતા હોય મદદ ખરાબ હો ગયા સબકા મદદ ડિસ્ટર્બ હોય વિદ્યુ કઈ કતુ આજો વિશ્રમ હૈનો પરિશ્રમ હૈ વિશ્રમ હૈનો પ્રાય તિ એની સાથે કેમ નથી જતી માણસ મૃત્યુ થાય પછી યાદશક્તિ યાદ શક્તિ એની સાથે કેમ જતી નથી જાય છે આવરણ આવી જાય છે દુઃખ ના પડે તો ગર્ભ માં દુઃખ ના પડે દાદા અમુક લોકો એમ કે છે કે ભાઈ આટલા વર્ષ આટલા વર્ષ ઉઠી ગયા પછી એ લોકોને પૂર્વ જન્મ યાદ આવ્યો કે એટલા આવરણ તૂટી ગયા એટલે યાદ આવ્યો what yes. oh i mean only some of that not all the karma is exhausted we have discharge of karma but a portion dhonya you only have a portion of said then you accumulate how does that portion that you have to serve in this life is picked out which karma is picked out if you see what i mean what is the basis of that say you have done so much okay to get this much okay i ask करोड़ो कर्म भोगवेगी जिंदगी आज कर्म भोगव नक्की के એ જિંદગીમાં સત્યા છે એટી જિંદગીમાં સબ નાઇન્ટ નાઇન્ટીન એટી થ્રી એટી ફોરમાં એટીમાં આજે એટી ફોર એટી ફાઇવમાં દાદા બઉ ચીકણી ફાઇલો હોય એ પણ આ જન્મ માં બધી સફાઈ જનમાં અને દાદા આ બધું જ્ઞાન પછી થાય કે છોકરો દાદા દાદા પૂછે છે કે ને ને હેરાન કરે માપુ ક્યાં કરેગા હેરાન કરે હેરાન કરવા દુસરે કામ આ જાય ना कुछ और क्या बस भारतीय तरह भाव से ना आ गया फाइन की हां बार-बार सुन जा मैं समझता हूं समय पर बट आई कांट बिलीव दैट दैट सॉली हैड इन वन जस्ट फॉर द बॉडी दैट ही इंसेंट टू डाई एंड पॉलिसी डिड ही है सो मच देयर सो मच फाइंस बिफोर एंड ऑल ही डिड हिज फुट एंड ट्राइड टू बट वी हैव अ योर ही डन કે દરેક પોતાના કર્મો જેટલા લઈને આવ્યો છે એ આ ભાવ માં એ પૂરા કરીને જ જાય છે હવે આ પાંચ બે બાળક હોય કે છ મહિના નું બાળક હોય એ મા બાપ આપીને મરી જાય પછી એ બીજા જન્મ માં જાય તો ત્યાં આગળ કયા કર્મો લઈને જાય અત્યારે તો કઈ રીતે ના છ મહિના નું બાળકો એક દિવસ નું બાળકો હિસાબ થઈ જાય છ મહિના પાછલા ભો ના બે ત્રણ ભાવ ના કર્મો પોતે પાછા બીજા બે ત્રણ ભાવ માં કેરી ફોરવર્ડ કરતો જાય તો આવ્યું જીવે મારે નાખે એ તો હિસાબ ચૂકવ એ બે ચાર વાળો થઈન મળી જાય ભ્રષ્ટા ભ્રષ્ટા થઈન મળી ગયો હિસાબ ચૂકવ્યો કેવાય અમારી હોસ્પિટલ એની એક વાયર ફીરા આવે હ એ બોડી એક કર્મ એક સી ઓફર્સ હુ યુઝ અ લોંગર લાઈફ રામા આવા બુદ્ધિ ના લાગે બુદ્ધિ હમ તો એવું નથી આવતું આ બુદ્ધિ ના કેરેડ ને કે હે વિધ કેન્ડરસ્ટેન્ડ વિથ યોર બ્રેઇન વન બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ બીકોઝ ધ ગેમ ઓફ બુદ્ધિ બીકોઝ ઇટ ઇઝ બીકોઝ મેથેમેટિકલ જે રિએ થયા છોકરાશન ના થયા જ રેલેક પણ એક જ અવતારમાં બીજા અવતાર क्या जम्मू भाई पूछता था जम्मू भाई के मरण पिया कर श्राद्ध क्रिया श्राद्ध क्रिया करे करेलू ते <laughs> બાપ નું હેરાય એમ તો લોકો વધે ને લોકો વધે એમ કઈને બાપ નું હેરાય એટલે બધું વ્યાજે લાવી લઈ પણ હરાવે બાપે કહ્યું લીધું આ બધું છોડે છોકરા છોકરા and yeah, yeah. <laughs> the uh, campaign and the thing after 10 America yeah in land yeah okay okay okay uh face me okay uh as done ત્યાં ઇલેક્ટ્રિસિટી પેદા કરવાનો પ્રોજેક્ટ આપ્યો છે ખરું બધું જીતા If they, if they survive doing that, then they will do it. That's what he said. Tell says. him that they are going to spend millions of dollars. You want me to tell him that? No, I mean, yeah. <laughs> they don't know if they can, but they are going to do yeah, it. Yeah, that, that's all right. No, you don't need to tell him that, but I just want... Dambah. They want me to work on no. it. Do you want to take a dump? No, no. No, no. No, no. No, no. No, no. tell them they want me to work on that. yeah in a curve i told him brighton feel very good about it wow but <laughs> devaste no idea tell him the idea yeah. is very good yeah. acha idea hai dad aywa acha idea hai ke saru keva avkas ma electricity thai to ke saru keva em ke acha tamnu ah? che han ten biji a gaya idhar se han ટ્રેન ટ્રેન જાય ટ્રેન વિલ ગો દેર વિથ દો ના દાદા ટ્રેન ના જાય કેવ દેટ યુ કેન લ 15 પંદર સોલે આકાશ કે તલાક ને પ્રેસિડેન્ટ બોલે ટિકિટ બોલેગા અભી નહી બોલે અભી બોલે બોલેગા અભી નહીં બોલેગા અભી લગતા બોલ સકતા નહીં કાં વોટિંગ વોટિંગ કમી પીપલ્પ આજના વિજ્ઞાન ના લોકો જાત જાત ના ઇન્જેક્શનો આપી અને લોકોની કે કે કે કે મોટો થાય થાય પર્સનાલિટી મથ તો એની પોતાની ગ્રેવિટી હોય અને ગ્રેવિટી ને કારણે એ બધું ખેંચે પછી મોટો ગ્રહ નાના ને ખેંચે એમ કરતા કરતા બહુ અંદર બધું તત્વ આવે अच्छा एटली बड़ी ग्रेविटी थी जाए कि लाइट पूटे नहीं लाइट पर पकड़ी राखे एम एटल बधु प्रमाण बजू ब्लेकह होल कहे ब्लेकोल एटल बढ़ु प्रमाण एवं कि ना आटला बिंदु में हजारों ब्रह्मांड पैदा खाए तत्व पैदा थाय पी अमु केमिकल प्रोसेस ने कारण धड़ाको थाय बधु तत्व छूटू पड़े पाचा बीजा बजारों ધરૂતા કે કભી વયગી વય ગી વી ક્યાં સુધી આકાશ કા ક્યા સારા બુદ્ધ આદમી ક્યાં જંગલી આદમી હેઠ પીળી જાણવાની ગમે તે દુષ્ટિપી લોકો બુદ્ધિ ને સંતોષ આપવા માટે બુદ્ધિ કે સંતોષ તુમ્ કોઈ ક્યુ ખરાબ કરતા જંગલી કરતા હૈ વર્લ્ડ મે કભી એ જંગલી નહીં હુ હૈ જીસા પર્પઝ નહીં હૈ કામ કરતા બહુ હી રહેતી લડે પેટ્રોલ મિલતા નહીં પેટ્રોલ કટા કામ કરવા બકરી બકરી ઉંદર કુ બચા હોતા ટેસ્ટ કેમ ટેસ્ટ તું ટેસ્ટ લીડો કોથિંગ પઝન No father, no father, no father. Abnormal. What was the name? Above-normal. Above-normal. Above-normal, fancy, spider. It's a spider. It's a spider. It's a spider. It's a spider. It's a spider. What about the life of the baby? The, the, the, the, the reason they did in space, huh? you know, the What good thing we have now is telephones, communication, power. you can call from here to India. That's the fact. We didn't do state research for something like that. So so there is somewhat more issue. The when they have accused it, is right. yeah. that's that's yeah. it's sad. Yeah. Right. That's what he said. Above normal. That's what they're doing. It's abuse. It's abuse. That's what he said. I think he said, no, what are the persons? Yeah. Yeah. That's what he said. Guys. No, what are the persons? What are the persons? Hello, hello, hello. The general is in the jungle. गया, अमेरिका का ऐसा होता है, है। राइल वो नहीं बोलेगा वो ऐसा नहीं बोलेगा तो उसको वोट नहीं देगा ये सब लोग इतने वो भी जैसे बोलता है वोट नहीं देगा बात उसको वोट देगा ये सब ऐसी दुनिया हमको कोई देखे देगा नहीं एक वोट भी नहीं देगा और सामने मारने को आएगा हमारा हमारे सामने कैसा कहा सा तर... हमको मारने को आएगा जो हम बोलेगा ना तो हम भी बोलता है नही हम चुप रहता है एक दिन ऐसा आएगा नहीं सब जो वो जो देखने ऐसी चले સર કોઈ ખાસ કરેલો કોઈ જિંદા નહીં રહે પબ્લિક પબ્લિક જાનતી એની વુ આર દી એની પબ્લિક જાનતી દાદા ભાઈ પૂછે છે કે આવું બધું કરવું અવ્યવસ્થિત બકરી હોતા હોય કોઈ કરતા જરૂર નહીં બતા એટલા માટે લેતા હોય છે રાજે કે છે કે જે પુરુષ અને સ્ત્રી ને બાળક ના થતું હોય એના માટે જરૂરી નહીં જ શાંત કોઈ આદમી કો શાંતિ નહી અમેરિકામાં કોઈ આદમી શાંતિ હૈયા દાદા બર્થ કંટ્રોલ કરે હિન્દુસ્તાન માં ને બધે બર્થ કંટ્રોલ કરે કે બે છોકરા થી વધારે નહીં થવા દે કે ત્રણ છોકરા થી વધારે નહીં થવા દે એ બધું સારું કેવાય જંગલી નો કીર્તા जंगली वाइल्ड लोगो करता है में है वो सब जानवर ऐसा है कट्टा नहीं तो भी जानवर ज्यादा हो जाता नहीं है नतीजा क्या आएगा इसका रीजन क्या आएगा वो सब मर जाएंगे लड़के वड़के પાંચ વાર તો એકાદો ચી જીંદા તો મરગાડકા તો હમને તો હમકને બચ્ચે હોને તો ફર ફાયદા મંગલી વાઇઝને કે જ્ઞાન પછી બ્રહ્મચર્ય પાડતા હોય બ્રહ્મચર્ય એક બાદ હે સર તો લોકો નહી ભગવાન ના બોલાઈ નોર્બલ સાયન્સ આકાશ ને ગયા જંગલી બધા આટલા બધા જંગલો છે આ એરિયા આ અંદર જંગલ ના તો પહાડ નથી કરો સોસાયટી દાદા અમેરિકામાં એક કંપની ખુલી છે એ લોકો અત્યારથી આપણા જેવા સાદા અને સામાન્ય લોકોને રોકેટ માં ઉપર જવાનું બુકિંગ કરે છે તમારા રોકેટ માં અમારું રિઝર્વેશન થઈ ગયેલું છે આકાશ સાયન્ટિસ્ટ જો બોલ દો જીંદા રેના હવે તો સાયન્ટિસ્ટ પણ છોડ કે इधर से चले जाओ जर्मनी जाओ पेरिस चले जाओ इधर से चले जाओ मतलब तू ફરેગા ટીવી સર પર ટીવી અમેરિકા મે વો એસા થનેલા હમ દેખ રહે હે કોન કરેગા પબ્લિક એイ કરેગા વો એ લોકો નહી સડી ગાળ કરી દિયા બોલા સામકો તુમને જરૂર નહી બતા બંદર હૈલો બંદર કો દારૂ પીલા ક્યા હોતા બંદર કો દારૂ પીલા और फिर एक नीचे का कदम मारा स्कॉर्पियन बाइक लिया मान लीजिए ड्रिंक लेकर एंड देन द स्कॉर्पियन सींस किया एंड देन व्हाट व्हाट विल हैप सो दैट वुड देन डियर दी यू अंडरस्टैंड या हां समझ गया कुदा कुदा कुदा नॉट द लॉन्ग एक्स द रॉन्ग वन नॉट द लॉन्ग वन यस अभी जो साइंस है नहीं साइंस સાન્સરથી મનુષ્ય બધા અમુક અમુક શેકાડે છે એટલે શહેર હોય ને શહેર એમાં હોય માયલે માયલે પણ પછી લાંબે થતું જાય ને એમાં ઘરે લાંબે લાંબે લંબા નહીં જંગલી કે હાથ ને ફોન કીર ક્યાં હૈરસે નિકલા ફોન ક્યાં घर तुम को बोल कर सर क्या है? तो में है नहीं <laughs> जाएगा <laughs> <खेलिंदेरा, देरे शुँँ। laughs> दादा मोटा मोटी होटलों संदास बाथरूम होता है संदास बैठा પેટમાં દુખતા હેસા બહાર ભાઈ તો કોણ ગને કાઢ જંગલી આદમી મનુષ્યુ પ્રોબ્લેમ હેલ્થિંગ પ્રોબ્લેમ વિજ્ઞાન પ્રોબ્લેમ છે આઈ હેવ ટુ વર્ક નેક્સ્ટ ઇયર ઓન દેટ